સમજાય છે આ ગોટાળો જોઈએ બધી રીતે તારો મળતો હોવો જોઈએ તારો બધી રીતે મળવો જોઈએ કેવું ત્યાંથી જુઓ તો તાળો મળવો જોઈએ તાળો ના મળે એ વિજ્ઞાન ખોટું બધા તાળો ના મળે ઉપર થઈ તો એવું ખોટું તું ખોટું બાવી ખોટો સાધુ ખોટો બાતે ખોટી એ રીતે શો થઈ તો બે કલાકમાં મોક્ષ થઈ જાય શું થઈ જાય વિજ્ઞાનિક સાહેબ મને કાલ ચિંતા બંધ કરજો મને ભેગા થાય તમને કઈ કાગળ લખ્યો નથી મને કે છે એ લોકો કે છે તમે અધિકારી નથી જોતા દેશમાં શું કે બધા દાદા તમે અધિકારી જુઓ અધિકારી મારે અધિકારીની જરૂર નથી મને ભેગો થયો અધિકારી શું કે મારે અધિકારી અધિકારી તો આ લોકો ફોરેન્ડર વાળા આઉટ ઓફ ગાડો ઘેરો પણ મને ભેગો થયો ગાડો ઘેરો કલ્યાણ કઉ હોય કેવું હોવું જોઈએ બહાર હિન્દુ સર્વ લોકો પહેલા વાતો લારી ના પડતા ભેગા થાય બે ત્રણ વખતે કેટલું બધું થયું થઈ જાય બુદ્ધિ નું છે આ બુદ્ધિ નું કાવતર શું છે ધન કરે પાવર ચેત જેમ મશીનરી આપડે હોય ને ત્યાં આપણે છે તે જ્યાં બટન દબાવવું પડે અને આમાં હાથમાં બટન દબાવવું ના પડે ત્યાં હજી થઈ જાય ચાલુ છે એ હાજર હોય અહંકાર આવ્યો આત્મા છે તો અહંકાર ક્યાંથી આવે આ વિજ્ઞાન જાણવું પડશે બધું જગત શું છે તે જગત એ છ સનાતન વસ્તુ નું મેળાવડો છે શું છે પરિવર્તન સ્વભાવ એટલે આત્મા ચેતન ચેતન એક અનંત ચેતન છે કેવા છે ચેતન તત્વ અનંત છે અને જળ પરમાણુ પણ અનંત છે પોતાના સ્વભાવ નથી આગા પાછા થવાના આગા પાછા થવા માટે શું કયું તત્વ હોવું જોઈએ ગતિ સહાય કર સનાતન વસ્તુ છે ગતિ સહાયક તત્વ હોય તો ગતિ ચાલુ થઈ એટલે પાછું ઉભો ના રહેવું હોય ખરેરો ખરે ખરે તપી તપી ન એને તપ કરાવ તપેલા છે એમ શું થાય ચલો દાદા હું કાલે નાની પુરુષ છે શું છે આ દેખાય છે હું દાદા ભગવાન થઈ ગયો હોય હું જોખમ ધારી લો એવું માણસ નથી સમજવે સાંઠ સામ છપ્પન ડિગ્રી મારી છે અને મને પ્રગટ થયા છે દાદા ભગવાન મને અંદર થયા છે તો એને હું દાદા ભગવાન આમ કરી નમસ્કાર કરું છું એમની ત્રણસો સાઠ ડિગ્રી સમજે તો મારે શા માટે કરવું પડશે મારે સ્થિતિ પામી છે તમારા જે દાદા ભગવાન અચિમ થઈ જાય કાર બોલું છું શું અને આ બધા બોલે શું હતો ભાઈ ગુનો ખરો કહો પોતાની વાત શું અમૂલ્ય ચીજ એટલે આ સંઘ બધો બારમી બે રાખે તો આપે જાય દાદા એવી રીતના પૃથ્વી બી એવી જ રીતે તારા બાળા તારા પણ દેવું કેવાય પૃથ્વી એ દેવ ના દેવી સાથે રહ્યા પ્રજા ના હોય છોકરા કે શનિ નો ગ્રહ મંગળ નો ગ્રહ એ શું વસ્તુ દાદા તેની પર રહેનારા જુદા બધા એટલે ત્યાં પણ રે માણસો ત્યાં રહેવા વાળા ખરા જીવા બદલાયા નિરંતર બદલી થયા કોઈ લાખ વર્ગ આવી બે લાખ નું વર્ગનું આવીશ થાય ચાલે આપડે ગયા તે આપડે ગયા તે મતલબ અહીં ત્યાંથી ઘેર અહીંયા આવાનું ખતું के ये के के डेटर्स बी जे डेटर जे, देवादार, देवादार चोइस न तो गमे कि रूम आप गमे मनस आए तो पूछिए आटल आटो रेट नार बार पंदर सत्तर जो अपो पड़े पे આપણે ઓલવેઝ પૈસા તો આપવાના જ હોય છે ને નહીં બેટ્રેક વધારે શીખીએ નહીં નહી કઈ થી લાવે લલિતભાઈ ગમે તારી પકડી લાવે લલિતભાઈ છે દાદા અમને અગિયારસ કરવાના આશીર્વાદ આપજો આજે છોકરાઓ જવાના જવાનું તમને આશીર્વાદ આપે ના ભાઈ છોકરાઓ કેટલા લખી છે લોયર તો મારે પાંચ છે પાંચ લોયર છે લોયર ને પંદર હજાર ડોલર મંદિર માં જાય એવું સારું હોય તો હવે એમ માનું છે કે પૈસા આવે તો વકીલ ને આપ્યા ને કથા મંદિર માં મુકેલા સાડા આપી કાઢી કઈ કરું ભાઈ તમારી એ લોકો તો પુણ્ય સાળી દાદા એટલે નાંદાદા મહિલા ને તમારા મંત્ર હો બોલે કોઈ રહો દાદા બોલે બોલાવો બોલાવો એમની પાસે હમણાં આપડા મોકલી આપોકરાઓ ને મોકલી આપુ ને બે બાબા છે કોઈ સંઘમાં ઉભુ રેવા ત લાદા દાદા માટે અમારી મોટેલ પણ આવ્યા હતા મસ્કેટ અઠવાડકે પેલી માઉન્ટ વર્ન બીજી મોટેલ છે ને ત્યાં અહી આવ્યા હતા નામ અમને આપ્યા ત્યાં ઓકરીજ તમે ના મળ્યા પછી ત્યાં પછી એટલે લલિતભાઈ ના નિમિત્તે હું છું આંદર સર દેવતા કે લુકો તો એ મારો કૃષ્ણ છે બચી ગયો બચી ગયો બોલ્યો ડા એ બચી ગઈ ઓય બચી ગઈ એટલે દેખાય દેખું જ મેંતા શા માટે લઈ લીધી ના તો પછી ઓછું થશે તમે ચિંતા લઈ લીધી દાદા આપડે ને આપડે કોઈ કેવા આપડે દાદા હું તો બહુ ઓછું ખામતા હો કે મારું બધે તો હું તો આટલું ઓછું ખામતો હો કેમ દાદા બિલકુલ ના ખાવું બિલકુલ એટલે ઉપવાસ કરવાના થાય નથી બધું ખાધું હોય તો અમારા બધા પરમાણુ બંદર ના છે તો એવા થઈ ગયા હોય હવે અમે છોડી દીધું તો અમારા પાછા પરમાણુ ક્યારે ચેન્જ થઈ જાય પાંચ દસ વર્ષ લાગે એવી રીતે ના ના મા લાગે છે એ તે લાજા ના છે તમને ઓ ખાલી ચૂપ રહેજો ના હું નહીં એ મને કહો છો એ વાત તો ના એ એ એ માની હું ની ને સુબાય ઘર ગયો તો ગમ નહી માર બચ્ચ કે એમ એ મો બરバル બતા કે ના કહી દે તને એ જીને મે આવડે બોલા દે દે કબ્રસ્તાન નથીલું છે એ લોકો અહીંયા જ સગત હિતકારી બુદ્ધિ બધું આવડે બધું પ્લાનિંગ કરે નકશા કરે બધું આવડે આત્મા હિતકારી બુદ્ધિ કલાસી જાય મોંસાહાર થી ને લોકો હોય ભાવના કરવો એવા ભાવ કરવાથી બધે વાતાવરણ બદલાયા સુખ આપવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ એ દુઃખ આપે તો આપડે એમ દુઃખ ના આપીએ એ નહીં दादा भे छताम थे दर रोज आप करे तो जाए, जाए। ये दुख के भाव कर આપડે ગૌ રોપીએ છીએ જુવાર આવે શું કારણ જુવાર પેલા રોપેલી આવે છે કયો માલ આપડે રોપેલો કયો બધું જાણવું છે આ તો માલ રોપેલો માણું તો દાદા આ અત્યારે પરિણામ આપડે ભોગવીએ છીએ પરિણામ છે બરાબર ને પરિણામ છે તો એમાંથી એસ્કેપિઝન થઈ જાય છે તો એ પરિણામ છે એમ કરી કરીને આવી ટેવો પડી હોય એની અંદર પરિણામ છે એમ માની ને આપડે પરિણામ છે નિકાલી ભાવ છે ભાનુ મળે છે એમાંથી ભાનુ મળે છે કે આ તો પરિણામ છે ચાલો આ થઈ ગયું પ્રતિક્રમણ કરી લ્યો એવી ટેવો પડી જાય છે આપડે આપડે પછી આપડે જાણીએ આપડે ભર કઈ પાડ્યું નહી ટકોર કરવાની કે કરતા એવું પડે સમજાવો માર મારેલો જળના મોફ માં જાય તો કર્યા કરે એટલે બંનેના પોતાના ગુણ નથી એ બે ની ઉત્પન્ન થનારા ગુણ છે બે ની હાજરી બે ભેગા થાય તીસરા નવી ઉભા થઈ જાય એટલે આત્મા અને અનાત્મા ઉદગહ ચેતન ભેગું થયું એટલે આ બધા ગુણો ઉત્પન્ન થઈ ગયા ક્રોધ માન માયા એ શું કહેવાય લોવાય અને ક્રોધ અને બેની આધી હું મારું ચાર્યા કરે છે ક્યાં સુધી કારણ બેને ફરી જુદા પાડી અલગ જ્ઞાની પછી ચાયા કરે દાદા માન હું કેમ અહંકાર માર ને કોમાંથી માર કે થાય પાછું આ બંગલો મારો સમજો ના કમ્પાઉન્ડ હું અમારો હો એમાં આ મારું મારું જે ના કે જેરા કેને બદલશે આ વિડિયો બનાવી આપકા તો મારું છે આ બંગલા અમારા છે આ બંગલા અમારા છે આ મોકલ મારી છે દેખાય દેખાય કર ઘડિયાળે મસ્કરી કરશે મસ્વી અમારું અમે તું કઈ રહ્યો અમારું બોલા ત્યાં ફટર કરું છું ઘડિયાળ અમે ઘડિયાળ શું કર્યું મુગા મા માયા લોભે મા દેવું કરવાની ઈચ્છા અને દેવું કરવાની અને માયા એટલે કરવા માટે કપર કરવું છે બધા લોકો કરે તું એટલું ના કરું કે એટલે પોતે પોતે જજ અને પોતે વકીલ ને પોતે આરોપી જો વકીલ ના હોત તો પોતે આરોપી જજ કે છે આ ના થાય ટકા ફરી ગુનો પોતાના માથે લાગુ થાય સંચય થાય એને પાછું પરમાણુઓ બંધાય નહી છોડે નહીં છોડે નું કરો ફળ ખાવ સારું કર્યું સારો ફળ ખાવ ખાવ નહી ખાવ નહી ખાવ તો અહિયાં બેસેલું પડશે ખરાબ કર્યું તો ખરાબ ફળ ખાવ બધો કુટકો જ નહીં બે પ્યારી શું થાય એક પારી પીધો થાય નિયમ માં બે પી જાય આપડા શું કરે છે ભૂખ ને સમાવવા માટે ખોરાક ખાય ને બધું ભરી દેખાય ખોરાક તો નાખવાનો બોલવાઈ ને ફરી હળગવા મળ્યું નાખવાનું બોલવા ને હા તો ઉપર એ પછી સુઈ જાય તો ના ખરા ઘર જીવ નો ગુણ છે જીવ નો ગુણ છે ઊંઘને ઊંઘ ને ભગવાનો ગુણ જીવ નો છે ઊંઘને ભગવાનો છે જીવ ગુણ છે કે શુદ્ધાત્મા નો ગુણ છે જે છે છે હોય તો છ મહિના ભૂતગલ નો શાક સુખ નો ત્યાગ કરવો જોઈએ ત્મા ના ગુણો કેવી રીતે ઓળખાય બંધ થઈ જાય આત્માનું સુખ દેખાય આ તો છ બંધ કરાય એટલે આપતો પુત્રો ના આત્મા નું સુખ બહુ વર્તે કારણ કે બધા આ બંધ થઈ ગયું ને આ બંધ થઈ ગયું એટલે એટલે ભૂગલ મધું મહી અમારે જરૂર નહી દાદા અમને સેવા કરવાનું ગમે એટલે સુખ ના આવતું હોય ને બે હજાર ટકા તાલે કરી કે आ, नवी नवी साड़ी कपड़ाओ तो लेन थे आपने नक्की करी साड़ी लेवा बहनों ने यू केम थी जाए दादा मन मकी करे के नहीं जो कहा तय जो आपे जो કઈ નથી બેન ધોરણ કરતો દાદા મને આજ્ઞા આપો કે હું બંધ કરો કે હું બંધ કરોપિંગ કરવાનું શોપિંગ કર્યો કેટલા હમણાં તો સરસ ડોલર ની સાત વધારે વધારે છે દાદા કે સસ્તી છે ને લઈ આવી એમ એ મને ઓડિયો મળે ને લઈ આવ્યા કઈ માલ ભરેલો છે બધો આત્મા ના ગુણો સાંભળવા છેક્તિ અનંત સુખ આ ચાર મુખ્ય ગુણો હા મોટા જબરદસ્ત ગુણો બીજા બધા બે <laughs> સાડા વિરોધાભાસ હોય તો એ સિદ્ધાંત બધું રિલેટિવ વિરોધાભાસ એક કરવાનું કે એક બંધ કરવાનું કે दा दादा भगवान शुभ समझाता बंद रही गया बीजी बात बीजी बात शुरू ला दादा भगवान पुरुष ज्ञानी पुरुषर्वेटरी પણ મય દાદા ભગવાન પ્રગટ થયા છે ચૌદ નો નાથ છે આખા બ્રહ્માંડ નો નાથ છે આખા બ્રહ્માંડ નો ભગવાન જયારે કહેવામાં આવે પ્રગટ થયો છે બીજા બધા તમારા બધામાં છે બરોબર ને તો પ્રગટ એટલે અન્વય થવો જોઈએ એટલે બરાબર ને ઉપર જે આવરણ હતું પછી પ્રકાશક થયું પૂર્ણ પ્રકાશક વર્ડું બધું જણાવે છપ્પન ડિગ્રી શા માટે બોલું મારે ચાર ડિગ્રી પૂરી કરવા મારે એનું મારું જ છે પણ આ ચાર ડિગ્રી લીધે જુદું રે થોડું થાય જુદું રહે જુદું થાય જુદું એ પૂર્ણ ભગવાન છે કેમ માલમ પડ્યું તમે મારામાં તો આ જગત ની કોઈ ભૂલે દેશમાં ગાર હોય ઢોળો મારે તો એને જો કઈ મારે ગઈ પણ એ મારી ભૂલ સૂક્ષ્મ સૂક્ષ્મતમ ભૂલ એ બતાવે છે મને ચાર ડિગ્રી છે દે જે વાંધો છે આગળ પૂછવું તમારે એ હવે તમારે તમે કહો છો કે ચાર ડિગ્રી પૂરી થાય પછી એ સ્વરૂપ ક્યાં જશે चार डिग्री स्वरूप क्या वर्षुल बॉडी ना धारण न करे बीजेपारण ना दे पी ए स्थान जुदू स्थान जुदा જે નિર્વાહ પામેલા છે જેને ફરી બંધ બંધ નિરંતર એક ક્ષણ વાર પોતાના સ્વભાવનું સ્વાભાવિક સુખ સ્વાભાવિક આ તો કલ્પિત સુખ છે કાલતિક સુખમાન સ્વાય છે લોકો ઇલ્યુઝન બોલતા વર્લ્ડ કરેક્ટ છે રિલોજી કરેક્ટ છે અને બ્રહ્મ રિયલ કરેક્ટ છે શું છે પાણી જેવું પાણી હોય ને એવું જોવા જુ પાણી દ્રષ્ટિદોષ થાય અને એ બધું જગ્યા એ બધું સાચક આવી રસ્તા આપણને પાણી જ મળ્યું આ તો દરિયો દેખાય એટલે આપણે કપડા ઊંચો લઈએ કોઈ પલરી ના જાય જ નહી બિલકુલ કચુ હકી જ નથી વાર્ષિકતા પણ નથી આપડી જ ભૂલ છે અરે ઇન્લ્યુઝન કેમ કેવાય એ દેશી ધીરેથી કરેક નોટ રિયલ કરેક્ટ રિયલ કરેક્ટ છે શું છે બ્રહ્મ સત્ય જગત મીઠા કેવી મીઠા હોય નહિ કરે છે રાતે ગયો હોય મોડું સ્ટેજ હોય તો એની લાઠેલું મરચું નાખી લઈએ પછી આપડે અંદર જતા ઉઠયા વગેરે હે કે મીઠામાં મીઠ્યા વધુ છે મીઠ્યા તા બા ખબર પડે હા બાબાજી બોલતા હતા અમારી દીકરી ઓકે મીઠ્યા ના આવે છે મીઠ્યા નહિ મીઠ્યા હોતું છે ઉઘાડું કે કડક દેખાય છે અનુભવ માં આવે છે કડવું કડવું લાગે છે બધા નહીં દેખાતો મને તમને જે સૂર્ય દેખાય છે એવો જ મને દેખાય છે કઈ સૂર્યગત પડી ગયેલો દેખાતો નથી તો તમારું તમારું દર્શન ખોટું તો નથી જ ને એનો વિચાર કેમ કેવાય એટલે બધું ઊંધું કરેલું બધું સધું કરી રહ્યું બધા ઊંધો કરી નાખે તો આત્મા જડતો નથી ચિંતા કેમ નથી હિન્દુસ્તાન બધા બફાઈ પેટ્રોલ ની હોય ગયા છે જ્યાં બહાર નાખી રહ્યા ને તરફે તેમ તરફ રહી પણ બાકી નહિ પ્રેસિડેન્ટ ઇન્ડિયા નો હોય તે તરફતો એક મહાત્મા આપડા મદ્રાસ ના ગવર્નર કે પટવારી